આવું વિકારી સા જોયું નથી પચીસ હજાર માંથી પડતા દાદા ભગવાન ચોવીસ કલાક યાદ રહેતો હોય ભગવાન જે યાદ કરે કોઈ જગ્યાએ એ બધું છે મંદી મસ્તી છે ખાલી મંદી મસ્તી હા ખાલી મંદિ મત્રી થાય થોડી વાર કરાયલા માં કર્મો ભક્તિભૂત થાય કર્માનંદ કર્મો ભક્તિ મુશ્કેલી બીજું કોઈ વસ્તુ મસ્તી વધતી કર્મો ભક્તિ બદલા કરે બીજો પ્રશ્ન કે મન છે આજ્ઞા મન વસ થઈ ગયું હોય સંપૂર્ણ પ્રકાર હોય ઓછ ટકા વસતી આજ્ઞા પાડતો કારણ મન જ્ઞે છે ને તમે જ્ઞાતા છો ને ઉતરવાનું લુ જાણવાનું આ વિચાર ખોટા વિચાર આવું પછી મન જઈ એને રમણ ને. તમારું નામ આપ્યું એક વાર કોઈ ગમે છે ને એટલે લોકો ને ઓળખવાનું સાધન છે આવી નહી કે તમે તો તમારે તો પછી ઓળખું તમારે જાણવું છે કે મારું ના મારું કઈ બાર વખત રાખ્યું છે અને હું કોણ છું એનું જ્ઞાન છે આપડે આ જ્ઞાન આપીએ છીએ ને રિયલાઈઝ કરી આપીએ આ નહીં આને લઈને તો બધા દુઃખ ને ત્રાસ જ ભોગી રહ્યા નિરંતર દુઃખ ને ત્રાસ કઈ સાર બનાવી પોતે કોણ તેનો જોવાનું નથી કોને દુનિયા બનાવી તેનો જોવાનું પોલમ પોલ મેઘ છે અલ્લા કુ વાત છે અલ્લા ની કુળી હોય ને એવી વાત અલ્લાહ ની કુળી મક્કામાં હજ કરાવેલા દસેક હજાર મુસલમાન લાઈ લાગે દર્શન કરવા માટે તેમાં ઊંચો માસ હતો તે બગા હોય તો હાથ ઘોડી હતી તે મારા દેવ ભાઈ હતી ત્યારે વાજી જબરો ન ભાઈ હોય એ ઘોડી વાગ્યા રજા થાય એટલે મેં ગુમાયું અને ઘોડી કેમ વાગ્યા ગયો તો ભગવાને પખડી મંગાવો સીઆઈ સીઆઈ મોકલે મોકલે પખડી મંગાવો આ તો બધો ગુનેગાર માસ આવો ભગવાન આવું પછી બનાવી લે પણ કર્યું નથી આ તો વિજ્ઞાન જાણવું જોઈએ તમને કેમ લાગત અને ભગવાન આપડે ક્રિએટેડ કરી છે નહીં લોજીક વાર શું છે તો એને કોને બનાવ્યો એ લોજિકલી પ્રૂફ નહીં થયું શું કરું સરસ ભણ ને વૈજ્ઞાનિકાર પેલા સાયન્ટિસ્ટ મને પૂછતા હોય ના અમે એ કબજ માની ખોટી ગયા છે ત્યારબાદ તમે કહ્યું કાય છે by christian you point not by fact એટલે બરક્યાતા રિપોર્ટેડ છે નો રિપોર્ટ જે હું કાઈને દેખાયું એ હું એને કયું તો કયું ફૅક્ટ ફૅક્ટ જાણું હતો આ કે ના હોય એટલે પછી કે ફૅક્ટ સુ છે એટલે મે કહ્યું ઓલ ધ સાયન્ટિફિક સર્કમસ્ટેન્સી આરવીન છે સંજોગો ભેગા થાય તો જ કાર્ય થાય ભગવાન કરતા નથી એ દિવાળી દીપદરેલ મને કઈ ભગવાન છે કે નહીં ના હોય તો આનંદ એ બધું દેખાય છે ઉપર ને કઈ બોલ માં એ હું જાણતો નથી તાર ઉપર બધે જાય આકાશ કોઈ જગ્યાએ છે જ નહીં સમજ તમે મને કઈ સાચું એડ્રેસ Because <laughs> God is in every creature, whether visible or invisible, not in creation. Creation is made by what you are going to approach. Do you understand? If you do not understand the effect of the Bhagavad Gita, ભગવાન ગાની હા હિન્દુસ્તાની બગલ આવું ભાઈ નફો આવ્યો હું કમાયો ખોટ ગેતા ભગવાન ગાની કોઈ ચીજ કરતા નહીં યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ ફોર યુઅર લાઈફ અને તમે જ પ્રોજેક્ટ જવાના જેવું તમે પ્રોજેક્ટ કરો તેવું આવશે જો તમે લોકોને સુખ આપશો તમારે સુખ જોયું તો લોકોને સુખ આપો અને દુઃખ જોયે તો લોકોને દુઃખ આપો દુઃખ જોયતું હોય લોકોને દુઃખ આપવાની શરૂઆત કરતો બાપો શું લાવતો મનુષ્ય અવતાર હોતો નથી પાચાર આવે છે ને પશુ પશુ એની માં પાચાર દેવ ના વિચાર આવે દેવ એની ભક્તિ થી મોટા ક્રિયા કે ભક્તિ થી મોટા મનુષ્ય એ બધો માનો જ ગણાય મનુષ્યમાં ક્રોધમાન માયા લોભત્રુઓ જીતાય તારે મોટો છત્રુ કયા એ છ શત્રુઓ કયા ક્રોધ માન માયા લોભ રાખે છે આ જો છ જીતાય એટલે મોટો નહી પછી આ ભક્તિ થાય ભટક ભટક કરે છે ને એ ઘરો ઉઠી આવતા થાય બીજે નહિ મજા એ વાતો ભક્તિ કરે એટલે ઊંચે આવતા મજા નવદા ભક્તિ એમ કે નવદા ભક્તિ કઈ નવદા ભક્તિ ભગવાન મળે તો નવધા ભક્તિ પૃથ્વી પણ નવધા ભક્તિ કરે તો ભગવાન ભક્તિ થાય નવદા ભક્તિ ભગવાન હોય તો થાય પણ ભગવાન ને ભક્તિ થી ભગવાન મળે ભગવાન ને મળે ભગવાન ના મળે ત્યાં કઈ રીતે એ તો નવધા ભક્તિ તો કૃષ્ણ ભગવાન હાજર હોય અને આપણી જોખા ભક્તિ કર્મગત રહી શકે નહીં કોઈ જીવ કૃષ્ણ ભગવાને કહ્યું કર્મગત રહી શકે ભમાયરા છે શું છે જ્યાં સુધી પ્રકૃતિ નચાડે છે ત્યાં સુધી જયારે પુરુષ થાય પ્રકૃતિ ને પુરુષ જયારે જુદા પડે ત્યાર પછી ગુટાટ શરૂ થાય ખરો ગુટાક પ્રકૃતિ ને પુરુષ જુદા પડે ત્યારે જુદા પડે કે તમે રમણલાલ છોપ કે જયારે રમણલાલ જુદા અને તમે જુદા એવું ભંગ થાય ત્યારે તમે પુરુષ કહેવા પડે કે પુરુષ થયા પછી ગુટાર એટલે મેં આખા જગત ને સા પુસ્તકો લખ્યું છે બધા બધા પછી દહી લખે છે શું નામ દહીનું હરું હરું જીવ એક છે જીવ એક જ છે જીવિકાદી છે આત્મા સુખ માને અને તેનો જીવ જીવ તેનો તે છે જીવે તે છે પછી મૂર્તિ પૂજા પ્રતિક સાચી ગયુંથી મૂર્તિ પૂજા હિન્દુસ્તાન નું મોટા મોટું સાયન્સ છે જ્યાં સુધી અમૃત પ્રાપ્તિ ન થાય મૂર્તિ ની પૂજા કરી દેવવા અમૃત છે પણ મૂર્તિ પૂજા ના કરતો હો તો તું રમી અમર જતો રહી અને બધા રખડી મરીશ કહે શું કે છે સાયન્સ છે આ મૂર્તિ પૂજા આપણને એમને ગુણ યાદ આવે બીજું યાદ આવે એટલે મૂર્તિ પૂજા છે ચાર વસ્તુ જ્યાં સુધી અમૃત ના દર્શન થાય એટલે આત્મા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્યા કરો આત્મા પરમાત્મા ફેર કેટલો પરમાત્મા થયા હરિશંકર આત્મા એનો એ આત્મા પરમાત્મા કયા છે સાહેબ એટલે આ વિધાઉટ માય ઇજ ગોડ આત્મા ને પરમાત્મા કેમ કેવો કઈ રીતે કેવો આ વિદાઉટ માય ઇટ ગોડ મારા પણ કઈ રહેતું નથી હું છું એવું ભાન થાય પરમાત્માજી આત્મા છે પછી બીજું ચાર વર્ણ રે ચાર વર્ણ વેદમાં છે બ્રાહ્મણો છે મુખમાં એનો અર્થ એવો થાય છે કે બ્રાહ્મણો બ્રાહ્મણો એનું મુખ કહ્યું છે અને બાહુ રાજન્ય જે ક્ષત્રિયો છે તેને બહુ કહ્યા છે અને ચાર વર્ણ સાચી કે માટે નહીં હોય એ બ્રાહ્મણ બ્રહ્મ ને જાણે બ્રાહ્મણ બ્રહ્મ ને જાણે બ્રાહ્મણ હા પણ બ્રહ્મ જોડે કોઈ બ્રાહ્મણ ત્રહ લવો અને ક્ષત્રિય લો નથી આજે કોઈ સાચું નથી બધું જ પ્રજા છે કયું કયું મારે આવું જોઈએ ને એ વાત બધું સાચું કઈ કાળ નો પ્રભાવ છે હજુ બ્રાહ્મણ ના ના કેવાય અત્યારે અમારે હોય શું કહ્યું કોઈ જતું નથી દીકરી ના કામ લાગે કામ ધૂલી શક્તિ છે શું અને આત્મા પૂર્ણ શક્તિ છે મમતા દેખાય લોકો દેખાય મમતા દેખાય જે આખા જયારે જ્ઞાન ના આવ્યું એમ લાગે કે મમતા તો છે મમતા કેવી છે કે જો બધા વચ્ચે કાઢી લે તો પછી અસંધા થાય મારી મમતા ખલાસ થઈ જગલા બી ગયેલી દોરી જેવી છે તારા દાદા કઈ શક્તિ વપરાતી હતી આપતા પુસ્તક આપે જ્ઞાની પૂછા પુસ્તક દેખાય આટના પુસ્તક કરી લાવો જમનું થાય કે મેળ કરુણા કરુણા એજ કેવાય કે હા કરુણા હું તો વળનારા તો વડ કરે છે એવા દેવા વરનારો ભણનાર એવો બંને ચડે નહિ સમજ હોય ને આપડે તો ન લો કાયદો જ નહિ અમેથી ફાર્મ જેક આવો તો આવવત છે એ જરા ડિટેલમાં સમજાવો ને હા વાત કરો ને ધમરાઈ ની તમારે ને વાત કરો વિજય એક જીવાત્મા અને પ્રકૃતમાત્મા ઉપનિષદ માં ત્રણ પ્રકારના શબ્દો આવે છે જેને ચોપડી વાંચી છે તેની વાત જીવાત્મા આત્મા અને પરમાત્મા બસ એ રીતે જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા ત્યારે અંતરાત્મા થાય અને શુદ્ધાત્મા શ્રી હોય પ્રતિ અંતરાત્મા દસાવે પતિ એ પ્રતિ ને તે પ્રભાવે પેલા અંતરાત્મા થયા કરે દાદા પ્રતિથી એટલે ભગવાન માં જરા પણ શંકા વગર નું જ્ઞાન થાય પ્રતિ ભગવાન આ છે આમ છે તેની કોઈ શંકા નથી આજે ભગવાન આધાર છે એ નિશંક ભગવાન જયારે કલાક માં ફરવું કલાકમાં ફરે ઇતિહાસ ના પાડે શું પરંતુ કોઈ ડિગ્રી ગઈ હોય ત્યારે શું કરું બધા સંભાવ કરું પડે ચીકણી ભાવ સંભાવ નિકાસ ભાવ થઈ ગયો એ ચીકણી ભાઈ એક પડ ઘટ્યું પણ ડુંગળીનો સ્વભાવ છે એક પડ જતું ડુંગળી ડુંગરી દેખાય ડુંગળી ફાઇલ ના બહુ પણ પડકાર તો દાદા આ જેને કહેવામાં આવે છે દાદા સિધ્ધી અથવા શક્તિ એ આ નળી આંખે દેખાતી નથી જો સિદ્ધિ અથવા શક્તિઓ ની સિદ્ધિ તારે અનુભવ થી ખબર પડે અનુભવ થી કશું ના અનુભવ આપણે ખબર અનુભવ ઠંડુ ક્યાં ગરમ અંધારામાં છે દાદા અમુક સાધુ સંતો કોઈ હોય છે હઠ યોગીઓ ને એવા એમની પાસે કઈ થોડી શક્તિ હોય તો કોઈ દુખી કરવા માંથી વાપરી દેતા હોય છે એમનો અહંકાર જોખમાય કોઈ દુખી કરી અહંકાર જો કદી અહંકાર પણ આ સમજુ ના સાધુઓ ના કારણ કે એને ખતરવા પોતાની ખાય પોતાનો ફરી માનુષ પણ ના મરે ઓહો આવતા ભરૂચ પણ ના મળે બેમાનપણે નામ ના દેવું આવા અમુક સંતોષ છે જાગૃત કરવાથી ચમત્કારી ચમત્કારો થયા કર્યો એટલે ચમત્કાર માં રહ્યા કરે કોઈ વાત તો દાદા આપડે જે જ્ઞાની પુરુષ એવો શબ્દ વાપરીએ છીએ અને દાદા ના મહાત્મા એ શબ્દ જુદી રીતે સમજે છે પણ સમાજ શું હોય જ્ઞાની પુરુષ છે જેના જી પણ બુદ્ધિ ના હોય તે આ તો બધા બુદ્ધિ વેસ્ટ હું મોટો હું જે જ્ઞાન સાવ ના હોય તે જ્ઞાન સાત તમે સાબદ્દ નકલો તો દાદા ને જ્ઞાન પ્રગટ થયું એટલે ચોપડિયા વાંચી લઈ ન આ જે જગત ના બધા જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાની ક્યાં જ્ઞાની નથી આપણે ક્યાં નાખે આપડે નાખે દુનિયા બહુ થી નાના નાના પોતે અરા ગુરુતમ હોય બધા ગુરુત્મી અને લઘુત્તમ બી ઉત્પે અત્યારે અધિકાર નથી તો દાદા ગુરુ ખરા કે નહી દાદા ના હું તો દાદા મોનિટર કઈ લો આપતો મોનિટર છે એમ કહી લો ને બધા સાથે જોડે જાય ભગવાને કહ્યું કે ગુરુ જો થવું હોય તો ગુરુ કિલ્લી રાખ જે તું કિલ્લી તો ડૂબે નહી આ નામધારી ગુરુ થઇ બેઠો છે તું અનામી થઈ ગયેલા બધા ઉપર બેઠેલા બધા બેઠા છે જલ્દી જિલ્લી નાની ખાત થવું લોકો હાલ દે હિસાક થવા માટે આ રીતે હોય એટલે તો લાભ થઈ જાય મગજ બાફા કરે વાફા નાખે લોકો ભાઈ પૂછે છે ક્યાં ગુરુ નહી પણ સદગુરુ તો ખરા સદગુરુ જ્ઞાન સદગુરુ જાય સદગુરુ એટલે અવિનાશી ગુરુ એ નહી આગળ ચાલે અરે આપડે એને ફોલો કરીએ એ ગુરુ કેવાય તો આ સ્કૂલ ના માસ્ટ બધા જ ગુરુ આજે રસ્તા મને ખબર ના પડતી હોય કોઈ પૂછે રોડ ક્યાં કરે છે છોકરું દેખાડે ગુરુ આપે પોતાને દ પોતાની હળા કરવો સમજ્યા આપ જણાવો છો કે દાદા નામ નું રક્ષણ કરવામાં ચિંતા કરવા આજ્ઞા પાડે ને એને એમ કહ્યું છે ચિંતા થાય બે લાખ તો નાઓ મળજો મારી પર આજ્ઞા પાડી છે દાદા કોઈ પણ જીવને ચિંચિત માત્ર મારે કારણે દુખ ન હોય કરીએ અને કોઈ આપડે ગેરલાભ લે એ તો બઉ સારું કેવાય ગેરલાભ લેનારા બઉ હોય નહીં આ તો કહ્યું ગેરલાભ લેનારા મળે જ નહીં કોઈક હોય હાથી જિંદગી બે સાઈડ હોય અત્યારે ગેરલાભ લેનારા ગેરલાભ લેનારા તમારે શું કરે છે એ વિનાશી ચીજો લઈ જાય છે અને આત્માની શક્તિ આપણને વેચી જાય છે ગેરલાભ એટલે જયારે જેટલા ગેરલાભ એ લેજો તો ભાઈ ચીજ આમાં આવી બેલેન્સ વગર થતી નથી અપાતી નથી લેવાતી નથી પોતાનું કોણ વેચે પોતાની કમાણી કોણ વેચી ગાય દસ રૂપિયા માટે દસ રૂપિયા માટે પોતા દાદા દાદા ની ભક્તિ માટે દાદા નું ભજન દાદા નું રટણ કરવાનું દાદા દાદા નથી એનું શું કરવાનું છે શું કરવાનું કીર્તન ભક્તિ દાદા ભગવાન ના સિંહ તો અમૃત ના ભાઈ પાંચ ટપકા પડે પચાસ મિનિટ બોલે કેટલાય કર્મ ભસ્મીભૂત કરી નાખે અને દાદા ભગવાન નું દર્શન થાય એવું અમદાવાદમાં મુંબઈ માં આઠ મિનિટ થી પચાસ મિનિટ પચાસ મિનિટ ભૂલ કરે પ્રત્યક્ષ દાદા ભગવાન ના એ કરે છે કિર્તન ભક્તિ કરે છે પોતાના થવા પોતાને તે માટે આ દવાઓ છે ને દવાઓ મુદત ની બહાર થાય તો શું થાય એવા ભગવાને મુદત ની બહાર કરું ભર ના આપે મુદત માં હોય બ્રહ્માંડ નો ભગવાન પ્રગટ થયો એટલે હું આવું બોલું છું તો એ બોલ જો સમજણ પડે તો અને પાપ નો જ નહીં બોલાય તારે બોલવું હોય તો નહીં બોલાય પાપ ફરી વાત બોલે બિચારો દાદા કોઈ થી નહી બોલાય એને સમજણ નહી હોય દાદા ભગવાન સમજણ ના હોય કદાચ સમજણ ન હોય એની સાથે કોઈને સમજણ નહી હોય ને નહી બોલે બોલે તો સમજણ સમજણ ના હોય તો ના બોલે બોલે ના બોલે સમજે નહી તો ના બોલે તો આપડે એને પાપનો સંબંધ ખરો એની સાથે એમ એને ખોટ ના ભૂલ પણ ન બોલી તો કે અંતરાય કરવા ઈચ્છા ના ના હોય આપણું ધારેલું બધું થાય ના પુણ્ય ઉદય અને ધારેલું ના થાય એમ પાપ નો લોકોને દુખ દેવાથી પાપ ઉભો થાય અને પછી બે તક ના ચાર તક થઈ અને વસૂલ કરવું પડે ભેંચ થઈ રે ભડક થઈ રે ઘોડો થઈ રે વસૂલ કરવું પડે તો મંદિર ક્યાંથી જેવું થાય પાંચ પાંચ વર્ષ થી એ લોકો કેમ થાય છે યોગ્ય ને દેહમાં જ રહે છે કોઈ આત્મા જોયો નથી દેહ ની સિદ્ધિ પ્રાપ્ત થાય મન સિદ્ધિ થાય વાડી સિદ્ધિ થાય જેવો જેવો જો દેહ યોગ વતન યોગ યોગ કે વતન યોગ કહેવાય અને મનો યોગ મનોયોગ્ય ચક્કરો નું બધું દેહ આ સાઈડ યોગ્યુલ કેવાય એમનું શરીર બઉ સુંદર હોય કઈ ધંધો છે દાદાની તબિયત નબળી દેખાય એનું કારણ એજ બે હાથ ત્યાં જ નહીં બિલકુલ એટલે સિલાય ક્યારે ખબર પડે એટલે દાદા નું સુખલકડી શરીર જુઓ ને દાદા નું સુખલકડી શરીર જુઓ આવું એટલે એમ થાય કે જ્ઞાની પુરુષ હોય તો હવા કેમ નહી હોય મતલબ ન દર વર્ષના દુખી કઈ ના ગુરુપણિમારી સાહેબ મારી ના સાઈડ કોઈ મારા પહેરવાની સુનાથી કારવાન નહીં કીધું મારે તને પેલા એવી દાદા એવા કોઈ હોય ખરા પુસ્તક ના અભ્યાસ એવા હોય ખરા શરીર પર પ્રીતિ ના રાખે ને આત્મા માં હોય નહીં ખાતા હોય એવા હોય એવા હોય શરીર ઉપર નથી આત્મા નથી આત્મા માં નથી રે એમાં આ તો ન્યાય છે કુદરત બોલે ચાલે પટેલ કોણ છે એમાં પચીસ હજાર આપ્યા વીસ હજાર વીસ હજાર રાખી રહ્યા એવી પણ શક્તિ પણ થાય છે લાખ માંથી હજી બાદ રે તેવી રીતે અહીંયા આગળ જો કદી પશુઓની નો કામ કરી તો પશુઓ મનુષ્યમાં પશુઓની નો નાટક બને તો પશુ જાય અને દેવ નું નાટક બને દેવમાં જાય અને ફરી માનવ ધર્મ પાડતો હોય ફરી મનુષ્યમાં આવે માનવ ધર્મ ફૂલ પાડતો હોય તો મનુષ્યના ટોપ ઉપર હોય કદાચ ધર્મ મનુષ્યમાં રહીને પશુ નો પાછે પશુ નો પાડતા છે આ ભેર કરવું તેલ ને ઘી આ બધું ભેર કરવું મીઠા બઉ ખાલી છે પશુ એની બહુ ખાલી કરી આપડે સુધી ટીકા કરીએ પરમાત્મા છે તો પછી આપડે પરમાત્મા કેમ રોકતા હોય આપણે પાપ કરતા ભાઈ કે છે આત્મા એક પરમાત્મા છે તો પછી આપણને પરમાત્મા પાપ કરતા રોકતા કેમ નથી કોઈ નઈ તમે પોતે બુદ્ધિ છે આપડે તું છોર છે તો શું કેવાયું કે આ દુનિયામાં કેવો વિવાજ છે આપડે સમજુ નથી તો આપડે તું એને વાય વા હોય કેવું છે બેન દીકરી હોય કે વાય હોય તેની પર કોઈ નજર બગાડે એ તમને ગમતું હોય તો તમે કોઈની બેન દીકરી પર નજર બગાડો સમજાય ને ના ગમતું હોય તો બગાડશો ખબર કર્યું ભગવાન આવું કારણ ને જન્મ હું શુદ્ધાત્મા છું બોલે બોલે તો થઈ જાય મારી પાસે ઝીલો પડી રહ્યા શુદ્ધ બોલાય મેં તો નુકસાન થાય જે છે નદી એ બોલે અરે એમ કે છે હું શુદ્ધાત્મા છું અથવાત્મી છું એમ બોલે તો શું થાય બરાબર ભ્રમણા થઈ જાય આથી બોલો ભ્રમણા થઈ જાય આ મારા જન્મ આમાં એવી બરોબર છે